નહી માત્રિ કીધું શું કે દ્રષ્ટિ બદલાય તો આકરો છે પરિશ્ર હવે આ લોકો શું કે છે આ જે બંધ આ જે આશ્રવ ને કાઢી મુકવા માંગે છે એજ પોતે આશ્રવ છે હા એજ પોતે ખબર નથી ઘર થાય છે ઘર થાય છે એટલે ત્યાં ગ્રહણ થાય છે તે ધર્યકર્મ આ કરનારાયણ મોગ ની યંત્ર નામ રોચના લાયા તો ગોત્ર લાયા આત્રરો થાય ને લાવ્યો હોય તો ઊંચ નો આશ્રય થાય નીચ ગોત્ર લાયો હોય તો નીચનું આશ્રય થાય હવે આત્રો થતી વખતે આ ગોત્ર ના હોત આશ્રવ થતી વખતે ક્રોધમાન માયા લોતી વખતે આઠ દરિયા ક્રમ છે ફળ આપતી વખતે આશ્રવ થાય આશ્રવ થાય કર્મ બના દ્રવ્યો માંથી ભાવ થયા રેજ ન દ્રવ્યો માંથી ભાવ જ ઉત્પન્ન ના થાય એવું કર્યું જ બંધ કરી દીધા બધું ભાવ જ નહી ભાવ જ નહીં જે ઉભું થાય બધું કારણ આનો જે માલિક હતો તે ખાતે આમ ચા રહી અને ત્યાં શ્રમિક માં હજી નહી જતો આમ ચા ફેરવનાર હે ફેરવનાર એટલે તું થાય આમ થયું એટલે પાછું આશ્રય થાય ભાવકર્મ થાય અને આશ્રમ થાય એટલે બંધ પડે પણ બંધ પડે એવું એટલે આશરો નથી ખોદાય કે ખોટી મહેનત થશે કે અનાધિકા થી આ મહેનત લોકો કરે છે પણ ધી બંધ કોઈ પણ એટલે હોત આશ્ર પરિસર નહીં સંદેહ માત્ર દ્રષ્ટિ જો દ્રષ્ટિ તારી ફરી જાય તો આજા થઈ જાય રસ્તો ઊંચા ઊંચો રસ્તો અને આપડે એ તો આમચાર પછી નામ ચા નહી ક્લોજ માર્ગ માં આયેલો ભાઈ તો જશે કાર્યકાર નહિ નિર્જીવતા વાળા અહંકાર બધું નિર્જીવ હા એ બધી ભૌતિક મંડળ આ જ્ઞાન તો શું કે જ્ઞાન મળ્યા પછી જે આવે છે આમ છે નહી આમ છે આત્મા એ કે છે ને ત્યારે હું મી કહેતો તો મી ચી ચીન સિવન દે કે ન દે યે નહી તક તિવન દે નહી કરી હું મે નહી દેવા તે કે લેવા પડતું શરીરતે ઉઠું દેને તો આખો બદલાઈ ગઈ છે તો બી નવે એમ કેવા છે મારા દે માં તો બી નવે હે કોણ તો તોમી નવે મને આવ એવું નથી એવું નથી હા એ બરોબર છે બધા શબ્દ આવડે આવડે કરો અને પછી એક દાદા કેમ થઈ ગયું ની કઈ કરું કે કરાર કરો કરવાનું કઈ કરું બોલું કરું કરવાનું ખરા કરે કઈ કરું કરતા પોતે પોતાની ભૂલા હતા મી કઈ કરું કે ત્યારે બોલ્યા ને આ વખતે એને સાધારણ જે અંદર રહેલું ચેતન્ય એનું એ અસર છે એવું કહી શકાય આ બોટિઓ વખતે એને ભાન નથી પણ એ પેલા લીધે બોલે જાય છે એમ એ કઈ કયું એ ચાદી કે મારો બુદ્ધિ કે તારા માથે આવશે કઈ કર્યું કે કરાર કે હા કે હજુ યાદ થવાનું પેલા બોલો મેદ કરું એટલે ખરે છે છતાં નહીં કઈ ગયું કારણ કે હમજન તો ખરી ખરી કાંઈ કરવા છે ને આશરે વાત કરી છે કે નથી લોકોને ખબર સિદ્ધાંત છે દૈનિક સિદ્ધાંત લોકોને ખબર નથી ફરી હકીકત એ જ છે આશ્રય પરીક્ષા એટલે સંઘવાસ છે ને પરીક્ષા તે સંવાનું કે હોય જેવું ધંધાય નહી બંધ ના પડે બંધ ના પડે વેલ્યુ જોયું છે ગાડીઓ જાય છે જવા દેશે પણ જાગ્યા પછી જવા દે ના જવા દે જાગ્યા પછી ના જવાનું એ જ્ઞાન થયા પછી સિદ્ધાંતિક છે આપડા જ્ઞાન માં સંવર્પણું સંયમપણું ઊભું થાય છે આપડે જે આક્રમ જ્ઞાન છે એમાં સંવર્પણું અને સંયમ હજી ઉપર ah, જ્ઞાન થી નવું મન ઉભું થાય છે એ બધા નિકાલ કરી લાવે છે હું સાંભળીને દંગ થઈ ગયો કે આ એમની સ્થિતિ ક્યાં નિકાલ કરી લાવે એવું આ દાદા આપડા પેલું કે છે ને એક વર્ષ થયું બે વર્ષ થયું પેલા જે સામાન હતો એમાં ચાલ છે ધંધા ચાલત છે ના એવું તેવું બીજું બધું છે એવું તેવું કરતા પેલો બધા સામાન હતો બધું ખરાબ નવો સામાન આવી હા કિમત બી કે છે ચિંતા નહીં ખૂટતી જ નથી આનંદ નો પાર ખ નહી આનંદ ખસતો નથી ને પેલી આવતી બીજી બધું તે બીજા પડે પેલો જે દુઃખદાયી પડી આપડે માર હતું બધું બળી ગયું પોતા હતો તો જલ ગયા દિન ગયા ની બેન પીર નથી એટલી બધી મુશ્કેલી છે ક્યાં અંધેર કે આપી અંધેર બીજી કોઈ લોકો વાંચે નાસ્તો એ ચાલે અત્યારે ભગવાન જાય તમને દાદા એને લીધે સ્થિરતા રહે છે તમને પોતાની સ્થિરતા હારે લોકો ગમે બોલતા હોય છે કે અંદર પેલું જન્મ થઈ ગયું છે ઘણી વાર ગમે એવું બોલીએ પણ તમને એવી દ્રઢ રહે છે કે આ તો બધું તમારું પેલું શું કેવાય કે પાટલું તમને એમ કે બેભાન છે તમને જો પાટલી ઇફેક્ટ છે એવું તમે જે કહો છો આ પેલું જન્મ થઈ ગયું છે ને એટલે તમને બહુ સ્થિરતા રહે છે આવું ત્યાં નિકાલ થવાનો જ છે એમ કેવો દાખલો આપ્યો હતો કે હું હમે કાંઠે બેઠો છું તમને હમો કાંઠો છોડાય દીધો છે તમે તરતા તરતા મારી તરફ આવ્યા છો પણ હજુ પાછળ જુઓ છો એ અમારું દાદર નહીં ફરતા તા એ દ્રશ્ય જોઈને શું આવે છે કેટલી પ્રગતિ યાદ આવે છે બૌ સરસ પગથિ ઉપર ચડ્યો ઉપર ચડ્યા પગથિયા ની પૂજા શું ઉપર ચઢાવી દીધા પગથિયા ની પૂજા કરવા પાછું નીચે આવવું પડે પૂજા કરવા પાછું નઈ તો એ કેળા પર પગથું જ આવે એ જગ્યા પગથિયા દાદર કોઈ આવતો નથી આજે ઉપર અહિયાં આવે છે દાદર શું રામજીભાઈ કે ગુણગાન ગયા કરે પણ આ કાંઠો છોડી પાણીમાં ના પડે ઠા ના ગુણગાન કયા કરે હા અમારો બૌદ્ધિક અપિનિવેશ કાંઠો છોડે નહી કદાચ કોઈના કહેલા સાંભળેલા કયા કરે પણ કાંઠો છોડે નહીં આવો કે પેલા પડ્યા પાછા કહેજો પાછળ આવો આવો હોય તમે જશુભાઈ કહ્યું કે ચાલી એક માઇલ દૂર રહેશે તારે બઉ સારી કરે બે જરા કઈ કરેલું હોય ને તો ફર આપે બે પણ કરે ભાનમાં નથી કરતું કરે ને તે બેફામ પણ ત્યારે અનાજ ને બધું દાન આપેલું આખા હિન્દુસ્તાન ને અનાજ પૂરું પાડ્યું આખા હિન્દુસ્તાન બાદશાહ નું જેટલું બાદશાહ રાજ હતું ને એ બાદશાહે કહ્યું કે ઝઘડું તમારી પાસે બઉ બધા ક્યાં ના આધાર કાઢ્યો એમ કોઠી હતી પાર વગર નું ધન એ ગમે ત્યાંથી અનાજ લેતા તો લાઈ મારી ખવડાય બેભાન નાણું ભેડું કરી અને પાટલા લુગડા નાણું લેવા દીધું પાટલા લુગડા દોણ લુગડું બધું નાણું જેવું કર્યું જગત બધું જગત બેભાન વ્યવસ્થા ને કરી જ્યાં સુધી પોતાની પોતાની દ્રષ્ટિ ખુલે ને પોતાની જ્યાં સુધી બધું બેભાન થાય ને ત્યાં સુધી બધું બેઠાણ પણ નિરાધારી છે પૈસા ગયા કર્યા તેમાં લોભ થી ગયા કર્યા રાત્રે ફાટલું ઘરે વાતો રાત્રે ની એક ખૂણા નલ માં પડ્યો હોય ને તો એક ખૂણા પડી ગયો હોય તો આત્મા ના હોય શું લોભ લોભ માં પડ્યો હોય તો બધું અરખું હોય કેવું હોય એકલો માન પડેલો માનમાં પડ્યો હોય પેલું ના દેવું લોભની લોભની વસ્તુ ભેગી ના તમારે લોક ને ડે ખરું કોઈ કોઈ માણસ રસ્તામાં રૂપિયા દે જાય ખરો કઈ કઈ ન ખબર જવાના લોકો ખુશ જાય જવું પડ્યા છે પછી રોડ ઉપર કે શું ના રે પોચો વાર નઈ ના રે સર હોય ભારે પછી હિન્દુસ્તાન માં તો એટલા માણસ માં પણ આમ છેલ્લા નીચે પડે તો એવું નહીં હો ના ન હોય એવું નહીં ગમે પૈસા સરકાર બે જગા એ નારે તેને ના રે નારે વેરનાર ને તે જે વેરે છે તેને ભાગે ના રે રોડ ઉપર ના રે બે રોડ આટલી બધા લોકોની ચીજો બધી પડી જાય છે રસ્તામાં નોંધ મળી એક વાર તો બધા પચીસ વાત દુઃખ સારો મળી જાય ચારો આની હતી ચારો જે પારડી હતી ને આમ પાવલી પડી ગઈ એ નાનું છોકરું હતું ચાર પાંચ હોય પછી મેં કોઈ અહિયાં અહિયાં આવ્યો નહિ છોડ્યો નહીં તપાસ કરી મેં કોઈ આ પગલા છે માટે આપડે ખબર સીધે ખસે બારી જોયા પછી મમતા મમતા જન્મ જાય બરોબર વિધિ બીજી કરીને જાવ થાકી જાય ને બપોર ભૂખલા કેમ ઉદય ઉદય આવું આવું જાત જાત ના ઉદય શું ના કરે આપણને આખી એવું આપડે આપણને કચા નીરજ બધું બનાવી દે આપણું આપણી ગોઠવણી એમ નામ કરાળાધીન છો તમે કાળાધીન છો કારણે હા અમારું છે આટલું જ બોલવાની જરૂર પછી બેસી રે ફોન પાક કાળા દિન છે શું છે કાળા દિન આપડે કારના આધીન નથી આપડે કારના આધીન નથી એ દિન અને સહયોગ છે તેથી કરી પોતા પણ જતું રહેતું નથી પોતાનું એ જ્ઞાન આપતું હે નઈ આપ વિજ્ઞાન છે તો પણ વખત બદલે બીજું કઈ દેવો ને તો એમ જ ધ્યાન પડવા ના દે ને તો દાદા નો નથી બોલતા ને હા એકાગ્ર થઈ જાય પણ પેલું એકાગ્ર થવા ના દે એના એમ કાળાધીન છે ને એ કેવા છે નહી ફળ રહી જતો રે ફળ આપ્યા સિવાય દરેક કર્મ કર્મ ફળ આપ્યા સિવાય જતા તમે સિદ્ધાત્મા છો તો લખાવ્યું તમારું હતું પણ હવે કરું નહી તમે ત્યાં લખાવી શકાય પણ અમારું નહીં પણ વસ્તુ નહી અમારી એવડી તારીખ સત્યાવીસ બાર ત્યાસી બરો મળ્યો છુ પેલા કે છે જ્ઞાન પણ લીધું છે ભગવાન ની જોડે હું બેઠો છું અમારી જોડે જીવાતમા તરીકે જીવાત્મા તરીકે આ લોકો રજી વાત અહંકાર નિરંતર સમાધિ આજે નિરંતર સમાધિ સમાધિ જાય ને ખરો સાક્ષાત કેવા લોકો હિન્દુસ્તાન સાક્ષાત સાક્ષાત્કિક સાક્ષા અલૌકિક સાક્ષાત થયા પછી જાય નહી કોઈ એક સેકન્ડ એ જાય ને હું એને સાક્ષાત થાય આ તો સાક્ષાતાર નથી આ તો કલ્પિત બધું દેવ ની તો ધ્યાન જ રહ્યા કે ધ્યાન માં જ હોય ધ્યાન નિરંતર તમારે બરોબર નિરંતર ને તમારે ધ્યાન એવું નિરંતર પોતે બધાની વાત જ છે ને પ્રભુ પણ વાત થઈ જાય આવું પ્રભુ ભગવાન બીજું કઈ પૂછ્યું પ્રશ્ન નું સમાધાન થયું આપણને ખ્યાલ શું આવે આપણને ખ્યાલ શું આવે સાક્ષાત્કાર થયો સાક્ષ એમને રસ્તો કે આ ચાર વીજ માં લખ્યું છે હોય કેવી રીતે એટલે ગો ટુ જ્ઞાની જે વેદના બનાવનારા છે એ જ્ઞાની પાસે જાય જ્ઞાની આત્મા આત્મા આત્મા આપી દેબર કારણ એમ સત્તા છે મોક્ષાતા મોક્ષદાતા તો જોઈએ મોક્ષદાતા જોઈએ જેવું બોલે કેમ ખબર ગરી કે અમે મૂકીએ તમારી સાકાર જ છે આ કાળની હજારી હોય ને આવું કોઈ કાળા જરો ઘરમાં નથી થયું સમાધિ છે સમાધિ આવી છે સમાધિ નો અર્થ નિરંતર જાગૃતિ નિરંતર જાગૃતિ એમના અને હાથી જાગૃતિ આ તો બધું જયારે હાથી વસ્તુ ના હોય ને ત્યારે ગીરેથી બધું થયા કરે છે તેથી લોકો ગીરે સંતોષ ના આપે ને સર તૃપ્તિ ના કરાવ તૃપ્તિ કરાવે ત્રપ્તિ થઈ ગઈ બિલકુલ ચિંતા ના થાય બાજુ ના થાય કશું જ ના થાય એમનું વિજ્ઞાન છે અધ્યાત્મ વિજ્ઞાન ઈચ્છા થાય ત્યારે ક્યાંજ પેલું ત્રણ કરી પચીસ હજાર જ કરી લક્ષી જ નહિ પડે ને બાકી વાત હતી નહીં એક અક્ષર એ ધ્યાન બધા બધા એ ધ્યાન જ નહીં ને કલ્પિત શાંતિ આપે ગરી વાત મૂલ વસ્તુ ના કલ્પિત વસ્તુ કામ ના આપે સંતોષ આપે કેવું ભાઈ હડતા ફરતા બેસતા ઉતા સમાધિ રાખે એમનું ધ્યાન જબરજસ્ત ઉપાધિ આવી ઉપાધિ માં ઉપાધિ દેખાય આપને એમની દેખા માટે બહુ મુક્ત હશે ગમે છે સમજી લેવાની જરૂર છે સમજ ની જરૂર છે ક્યાં બાત આત્મ જ્ઞાન ક્યાં સમજ ગયા બસ હો દુસરા ને ઉપર ગયા બાદ પગથિયા पर गया है, ले देखता है। जो स्टेम स्टेम जाते समझी जाए आप जो बोलो बार કારણો પ્રત્યક જેવા થાય તારે જાણો કે અહિયાં આગળ છે કઈ કારણ વાયુ બાકી ભગવાન નામ ની કલ્પનાઓ લોકો અમે ભગવાન દેખાડે બધી કલ્પના ની બહાર નીકળ્યું નથી આ સમાધિ બધી છે તે લૌકિક સમાધિ અલૌકિક સમાધિ નથી અલૌકિક સમાધિ પરિણામ કદાચ તમે મુંબઈ જવાનું નક્કી કરો પછી મુંબઈ જવાનું છે ધ્યાન માં રે તમારું એ જ શુદ્ધ જ્ઞાન વહી પરમાત્મા શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ક્યાંની ક્યાં જો જ્ઞાન છે રાગ દ્વેષ નહી હોતા હે જ્ઞાન ભગવાન છે રાગ દ્વેષ જીવાત્મા રાગદ્વે થાય દુખ ન થાય રાગ દ્વેષ ના થાય સંસાર અડે નહીં સ્પર્શે નહી એ જ્ઞાન જ ભગવાન છે અને હું વિજ્ઞાન છે હસોલુટ બહુ પછી ઓ ના દાદા જ્ઞાન થશે એવું અલગ દોમા સપડે એટલે દેખાય બઉ સરસ છે એ તો લાવવાની વાત વાત સમજવાની છે જરૂરી હા કરવાનું કશું જ ના હોય ભગવાન જતા કરવાનું ના હોય સંસારમાં કરવાનું બધું કરો કે ત્યાં આગળ સંસાર ઉભો થાય करो करो भांती। ये करो ये करो एज कर ये न, न, क्या ये क्या क्या तब किया किया है है। तक कुछ नहीं शब्द आएसार्ञान आप दिए पाई जाए बस ज्ञान एसार संसार बीजों से આત્મા અભિમુખ થાયમુખ થઈ જાય લાખો વચ્ચે લાખો વચ્ચે હોય કે આત્મસન્મુખ થવા માટેનો રસ્તો હશે ને આત્મસન્મુખ થવા માટે કઈ રસ્તો હશે ને આ જ રસ્તો જેને મુક્ત પુરુષ હોય ત્યાં પોચ્યા થાય નહીં મુક્ત ના હોય ને ત્યાં આગળ એને છોડી દોડ બંધાયેલા હવે પછી આખે જીગ્યો જાય પછી ભરે નઈ છૂટો માણસ ફરતો ને તેને આપડે કઈ ભાઈ દોડ્યા એક વાંટો વધારે ના થાય તો મને એક વાંટો જોડીયા વર્ષે મારા મુખ્યાથી શાસ્ત્ર વાત આવે ને એ બધી લૌકિક જ્ઞાન છે આ પુસ્તક માં આવે છે કારણ કે જ્ઞાન શબ્દ જ્ઞાન ની શબ્દ સુષ્માતિ દ્રષ્ટ છે નહીં સુષ્માતિ દ્રષ્ટ ભગવાન કઈ અઘરા ના હોય ભગવાન અઘરા હોય ખેતીવાડી વેપાર નોકરી એ બધું અઘરું હોય આપડે મહેનત કરીએ માટે ત્રીસ ચાલીસ રૂપિયા ભાડું બને શું કર ના હોય સરહ છે સરળ છે એ મુખ્ય પુરુષ ભેગા થઈ જાય તમારું શું કરે કાલે આપડે કહે ને કે ભાઈ એક જ્યાં એક ઓટો થઈ જાવ બીજી મોટા ગુના કરો એ તો બંધારા ને બંદર પડ્યા માથા પડે વિજ્ઞાન છે કશું કુક માં આવે તો આવે વિજ્ઞાન ભાઈ તો હોય જ ને નિર્ભય જ આવે આ વસ્તુ ના ભાઈ રાગધી ને ભાઈ અઠાઈ વસ્તુ ના ભાઈ કૃષ્ણ ભગવાન ગીતા નું કહ્યું છે એક મિત્રગ થાવિલભાઈ થાવ એટલે એમને કહું કે બધી પાંચે વાગ્ને આમ બરાબર કરું છું કરીએ પછી વાંધો ને પાંચ આજ્ઞા ભે ને કોઈ વાંધો જો નહી હૈના આપને બનાતા મનમાં જો વિચાર આતા ગયે ટાઈમ મેં મને ફરક પડે છે